સ્વામિનારાયણ ગુરુ રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થા બે હાજર એકતાલીસ ને પોચવા રવિવાર તારીખ ઓગણીસો પંચ્યાસી પરિણામ નારાયણ ૃષ્ણા નમો નમ શ્રી પૂર્ણ પુરુષો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરેવત અઢારસો ઓગણસી ના શ્રાવણ સુધી અષ્ટમી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબાર માંથી ગોળીયા ચડી ને શ્રી લક્ષ્મી વાડીએ પધાર્યા હતા ત્યાં ચોતરા ઉપર ઉતરાવિંદ હતા અને પોતાના મુખાર વિદ ની આગળ પરમહંસ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા કરાવી ને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યું છે महाराज भगवान अचल निष्ठा वाला बीजे सांख्य निष्ठा योग निष्ठा वालों भगवान नो भक्त भगवान स्वरूप अखंड वृत्ति राखे सांख्य निष्ठा वालों भगवान नो भक्त आटलूज चे, ए केड़े दुख रु प्रमाण करोता एवं सुख वैराग्य पमी परमेश्वर अखंड वृत्ति कोई कृषम देश का योग्य कर कोई किक्षेप आगवान स्वरूप मृति रेती हो कईक का बीजेपन चोटी जाए कमजे भक्त हो, माते विगना खरूं। अने ने एकने विशे हो तो भगवानी मूर्ति बीजा कोई पदार्थ मोभान नक्षरधाम તે ધામ ને વિશે રહી એવી જે ભગવાન ની મૂર્તિ તે ધામ ને અને તે ધામ ને વિશે રહ્યા એવા જે ભગવાન ના ભક્ત દે વિનાજે જે જે લોક છે તે તે લોક ના વિશે રહ્યા એવા જે દેવ એવા જે દેવ છે તેને દેવ છે અને તે એને દેવ ના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે તે સર્વે નાશવંત છે એમ જાણીને ભગવાન રાખે છે માટે એવા ભક્તને તો કોઈ જાત નો વિક્ષેપ આવતો નથી ઇતિવજના મૃતમ એવી રીતે મધ્ય પ્રકરણ નું થયું સહજાનંદ સ્વામી મહારાજ આવે કે ન આવે છે પરિમાન કરી રાખ્યું હોય કે આ સુખ પછી દુઃખ થી આવા કરીને એમને વૈલાજ પામી અને ભગવાન ની એ જોડાય છે એટલે એને સમજણ ઓછી બે નિષ્ઠા એકમાં હોય તો પછી કોઈ દેવતા દીક ના સુખ માં ક્યાંય લોભાય નહીં એક ભગવાન ની મૂર્તિ ભગવાન નું ધામ અને ભગવાન ના પત્રના સુખ માં એ રે છે એવી રીતે યોગ અને સાંજ બે જે નિષ્ઠા વાળો હોય વાત કરી સાંજ કે શું કામ કરે જોડાણ જોડાણ કે ભગવાન સાથે ભગવાન સાથે જોડાણ એને ગૌણ કહ્યું સમજાય બરાબર છે પણ આ મનમાં ઊંડા ઉતરવા જેવી વાત છે જગત આખું યોગ નિષ્ઠા માં જ પેલું વયું જાય ભગવાન ના સંબંધ એટલે આ ટકી રહેતું અને વિકૃતિ પેલા કરે છે વિકૃતિ સાંખ્ય નિષ્ઠા તો આચરણ બેનું આવે આ જગતમાં માં પ્રધાન રાખતા હશે ને શિક્ષણ એ જરાક જોવા જવું કરું આ શાસ્ત્રી વાત છે ભાઈ સ્વામિનારાયણ ના હો સાંખ્ય નિષ્ઠા લગભગ જગત માં હોય સાંજ નિષ્ઠા વિના યોગ નિષ્ઠા સિદ્ધ જ ન થાય તમારે સોના ના છેડા કાઢવું જોઈએ કાઢ્યા પછી રેણ કરવાનું હોય આ જીવ અનાદિકાળ નો ભગવાન જુદો પડી ગયો છેડા ને માયા ના ચિકાસ છે એને કાઢ્યા પછી ભગવાન માં જોડાવાની વાત નિષ્ઠા ભગવાન પણ સંખ્ય નિષ્ઠા ના હોય એટલે માયા ના તત્વ ને નથી અને ભગવાન માં ને એ જોડાતો નથી ઉપર દેખાય છે આ જગત માં જ્ઞાન માર્ગે કામ લીધે એટલે જોડાય છેડે મેલ પડ્યો છે મેલ એ મારી પદાર્થો એને કાઢ્યા પછી ભગવાન ની જોડાવાનું હોય બઉ ઉમતરો તૈયારી કરતા હશે ને જો વચાણ માં આવેસા પીધા હોય ભરેલા પયા હોય વેસાઉન્ટ કાર કરી રહી હોય અને એના ગળામાં ના નાખીને બેસે હે પ્રભુ મારું મન ઠેકાણે રાગજ એટલે બરાબર આજે રે જીવ પ્રાણી માત્ર ને જન્મ દયા કરી ને પ્રભુ એના કઈ પૂર્વ સારા શુક્રુત હશે એટલે ભગવાન દયા થઈ જન્મ આવ્યો જન્્યા પછી કોઈ ભગવાન ની કૃપાથી કોઈ સાદુ સંત ભગવાન ના ભક્ત નો જોગ થઈ જાય છે જોગમાં આવ્યા પછી કરવાનું લીધું પણ એમાંથી બારોબાર બની જાય ને એટલે એને પાછુટ પડવું પડે છૂટ ગયો નહી બારોબાર જ્ઞાની બનાતું જ નથી પેલું આ સાંખ નિષ્ઠા ને જીવનની સાથે ઉઘાડી ને ચાલનારો ક્યાંય ભટકાતો નથી ભટકા એટલું જ નહી ખાધો ખડીયો ટેકરો એ જોઈ નાલે આવે ભગવાન અમારું આ લુબડું એ જગત ને છેતરામડું છે જગત ને છેતરામડું કારણ કે તમે માની લીધું કે આ બધું જાણે જ છે જા છે તમે જાણ માં બેઠા છો ભાઈ અધિકાર મળ્યો એની આવું કઠણ પડે એને હજુવાળું ના હોય કારણ કે એને લંબન માણસો હા એ હાજ હોય ભાઈ બરાબર છો ભાઈ બરાબર છો એ કાયમ માટે એક શબ્દ એને જાજા સાંભળવાના ભલે એ હારો હોય પણ કાચના પાછા હો ડબલ હોય કાચના હોય એક મહિનો પંદર છે બંગલો ને મોટા ધૂળ ઘણી ચબર ના પડે મારી દરવાજા બંધ અને જે ખુરે ઘણી ગઈ આમાં તો નવે દ્વાર ખુલા છે આખ બંધ છે કાન બંધ છે જીવ બંધ છે હતું ભાકા છે હવે વિચાર કરે તો ધૂળ ખરતા બહાર લાગતી નથી સાપ સુધી પહેલી થવી જોઈએ થોડી અને વૃત્તિ નિર્મૂલ રાખો હા હાલ ઝેર ખાઈ ને વૃત્તિ નિર્મૂલ રાખવી એ તો ઝેર ચેડ્યા વિના થયા અને મર્યાદા મૂકીને સાંભળવું મર્યાદા મૂકીને બોલવું મર્યાદા મૂકી ને ચાખવું ઇન્દ્રિયોની બધી ક્રિયાઓ મર્યાદા છોડી જે નિયમો છે એને ખોટા કરીને કોઈક હારા કહેવાય ના માગે કેવી રીતે માટે સાવચેતી રાખીએ એમ કે વચરાવત છે સંખ્ય અને કેટલી છે એને જોતો જાય નાલતો જાય અરે આરતી થાય તમે દર્શન કરો કે ભગવાન દર્શન કરીએ જેમ ન હોય ત્યાં મેં નિષ્ઠા જોઈ સારો હોય હૃદયમય હારા નબળા ધાત સંકલ્પ થાય છે સમાજ ભેવો થાય જેમાં સારું નબળું પદાર થાય મારી તરફ ક્યાં કામ કરે છે બંને નિષ્ઠા એકે એક ક્રિયામાં જોઈ તો લખ્યું ભગવાન ની પ્રસાદી નું ફૂલ હોય ભગવાન ની પ્રસાદી હોય બીજી એવા પુરુષ ના હાથ થી લેવી રહી પ્રસાદી લીધી ને ત્યાં પ્રસાદી ભાવ મળ્યો જાય અને બીજું મલિપા આવી જાય આવડતો એવાના હાથ નો ફળ ભૂલ પુષ્પ પણ ન લેવાય ડોક્ટરો ને પૂછો તમારે તો રમત ની કોથળીઓ જળાવી દે સાંગળીયું મને બધી હવે આ વિજ્ઞાન વાદમાં આ લોકો આટલી બધી મર્યાદા જાળવે છે ત્યારે આમાં મર્યાદા જ નહી એમ ને સ્ત્રી કે પુરુષ કોક ભક્ત હે છે ગામડાના ભાગ માં રહેતા હોય નાના છોકરા હોય રમવા જેવા હોય ઘર છોડી ને આજે પાંચ હાથ જણા નીકળી જાય છોકરા છોકરા જાણી જાય આ અંબલી ના પોલ બરફ આ અમલી નો બરાબર ના બીજે દાડે એનો જાજો ખાય ઓ નો ખાય એ વિભાગીકરણ કરવા શીખી જાય છો ખાવામાં હવાજ આવે એમાં અર્ધા પાકેલા હોય અને વખાણે અમૃત કેવાય એમાં એવો હવાજ ના હોય અર્ધ ફાકેલા માં હોય એને વિશેષ હોય એ મોટા થયા પચાસ વર્ષના થોડાક જણા બેઠા છે આમલી પાંચ હાથ ફેર્યો અહીંયા પાણી આવી જાય હા મોઢામાં પાણી આવી જાય અનાદિકાળ નું આજીવ માયાની સાથે જ રમતો આવે છે એજ કાચરા ખાધા છે આ એક જન્મ માં ખાધે રાખવા અને પાછી આ વાત ઘેરે પાણી આવે પાણી ભાઈ આટલે કહે છે પેલો ફેલ કાઢવો જઈ વસ્તુ છે એ ગમે એવો જ્ઞાની હોય ગીતાની હોય તો પ્રકૃતિ સરખું આચરણ કરેલો નિગ્રહ એનું જોર નો ચાલે શાસ્ત્ર આના કરી હોય કહેવાય પણ જોર નો ચાલે પ્રકૃતિ માં જ જાય છે મારાજ ગઈ છે જેને ભગવાન માં એક કરવું છે એને સંખ્ય નિષ્ઠા યોગ નિષ્ઠા બંને ભેળી દોછ પંક્તિ માં જમવા બેસી લાકડા નું બતર ભલે હોય એમાં નિષ્ઠાન જમવા બેસે ને એ ટાણે એ અઘરી છે યોગ નિષ્ઠા બરાબર હવે સ્વામિનારાયણ સ્વામીનારાયણ અરે આવવા દો આવું આ યોગ ની સ્ટાંખની પણ સહેલાન સ્વામી શીખવી ગમે તેવું પીર સારું ધારા ખાવાનો સંકલ્પ નો કરવો પ્રભુને જમાડવા છે પણ કેમ જમાડવા તરત ટુમડામાં દીલી પાણી નાખે પાણી નાખીને ચોલી નાખે ગમે એવું સ્વાદિષ્ટ હોય પાણી નાખીને જોયું એટલે સ્વાદ ઓછો થઈ ગયો તીખું ધમધમવું હોય તો એમાં ફાયદા ઘણા છે નડું હોય પાણી નાખો એટલે તીખાશ ઓછી થાય સાયન્સ વિજ્ઞાન મેળવવા કામ ન આવે ભાઈ શું સાયન્સ વિજ્ઞાન અત્યારે ભરેલા માર્ગ માં આપણને શું કરે એ ભાગ નો સાસરો આદિકાલ આ લખી દીધું એક દર્શન કરીએ એમાં રાજેશવિક ભાવ મારું ખાય એ પોતાને જોવાનું હોય છે પણ પોતાનો ભાવ રાજેશ માં છે મૂર્તિ બઉ સુંદર ખાલી વાત છે મૂર્તિ એટલે બહુ ભાવ કહેવાય ક્રિયા માં સંજ ને યોગ કઈ તેવા જવા જોઈએ તો એનું ભગવાન સાથે જોડાણ એ બરાબર હોય જ્ઞાન માર્ગે નો થાય શાસ્ત્રો નો કરી આપે એ કર્તવ્ય વસ્તુ છે આચરણ વસ્તુ છે વાતો કરીએ ને જો અમને ગુરુ ભાવ તરીકે ગમ હોય અને એનો જ મહિમા દેખાતો હોય એ વાતમાં કઈ ન હોય એ તો કરવાની વાત કર્તવ્ય જુદું છે આ બોલવું જુદું છે ભાઈ પણ હજારો લોકો એ તો થાય ઉતાણી ના ઉત્સવ આવે ગામડામાં તે તે કાળો અને મૂંડા બોલે અપશબ્દો બોલે દુવા બોલે ખુબ બોલે માણસો જોવાય જાય તો ત્યાં થતો ઇન્દ્ર ને શેમ બધું કથા વાર્તા ની ગમે એવી વાતો કરો ઇન્દ્રિયો ઇન્દ્રિયોના રાગ ઓછાય એને ભગવતભાવ જાગે કેવી મહારાજા નાના બધા થી ઈજ્યા સાયન્સ નિષ્ઠા પેલા તો હું ખોટ કાઢતો નથી કોઈ પાછું કોચ વાતા નહીં મંદિરે જઈ આવી દર્શન કરી આવી આ સિવાય કઈ વિચાર હોય કે આપણો કઈ ભાગ મેલ નો કાઢવા જાય એવું બોલે દર્શન કરીને પાપ ઓછા ભાઈ એમ અરે જાગે ને ત્યાં સુધી મનુષ્ય દેહ ભગવાન જે કઈ આપણને સર્જા છે એનું ફળ મળવું અઘરું છે મળી જાય તો આપડે રાખવી જઈ પણ શાસ્ત્ર ના પાડે કહ્યું છે કેવા પૂજારી ભક્તિભાવ હવે ગીતા નો તમે જોવો માલી વાત સાત્વિક રાજ પ્રકાર ના કર્મ કયા આપણે બોલી જાય વાંચી જાય લખ્યું છે આપણે અમલમાં શું બુક્યું છોડવો પડે ગુણાકીત થવું પડે ત્રણેય ગુણ થી પદ ગુણ નું કાર્ય પથ્થર ખસે ત્યાર પછી ભગવાન ની સાથે જોડાવવાનું ત્રણ નું ત્રણેય ગુણ નું કાર્ય જ્યાં સુધી અમલમાં છે ત્યાં સુધી ગુણાતી પણ એ રૂપ માં આપડે ચાલીએ તો થાય સંખ્ય નિષ્ઠા યોગ નિષ્ઠા દરેક ક્રિયા માં ભેળી નહીં ભાઈઓ મનુભાઈ કરવું જ પડે વિવેક શીખવું પડે વિવેક હિના પશુ ભીર સમાન જ્યાં વિવેક નથી એની બધી ક્રિયાઓ અને પશુની ક્રિયા પૂજા કરતો હોય ને પશુની ક્રિયા કહેવાય બનાવી કોઈ ને ન માનવું તો ગાંડા કહેવાય એ બધે વિવેક નથી ને હરી લીલા મૃદ માં આવે નાનકડી મૂર્તિ ભગવાન ની રાખેલી એને નવરાવી ધોરવ ધાતુ ની મૂર્તિ પુષ્પ ચંદન બધું ચડાવે તે બીજા છે એનો મુખ્ય માણસ ક્લાર્ક છે પૂજા કરતા બોલાય ત્યાં સાહેબ ચાલી ગયો ગળે બેઠી ફાંસી સજા શું જનોલ કાઢી મૂર્તિ ને ગળે લાવી મોટો મહિમા ને આપડી બધી ક્રિયા હો પૂજા નિમિત્ત ભજન નિમિત્ત અનુસંધાન રાખવું જોઈએ એટલે આવી જવું તું એમ ને એમ નો કરતા બોલે હારો બાધુ મૂર્તિ ને ગયો જગાવી લે એને ભગવાન માને ઝગડા ને એક ભગત છે બઉ વિચારવા જેવું ભગવાન ચાલ્યા પછી બંધનકારી જેટલા પદાર્થ જગત ના એ બધા ઓળખતા શીખવા દે એમાં ક્યાંય દ્રષ્ટિ ન દોડાવી યોગ માં દ્રષ્ટિ વધારે જોડાયે છે આપડે બધા ઠાકોરજી ની સેવા કેવાય ઠાકોરજી ની સેવા કેવાયુ દેખાડો જો આ ઠાકોરજી નું આ બધું ઠાકોરજી નું હેર મેલજી પણ સબ આપણે કામ લગતા ભગવાન નો લેવો સમાજ બિચારો વિશ્વાસ નથી એટલે જડતા આવવાની યોગ નિષ્ઠામાં જડતા આવે ખાબી કહી ગઈ અને અંતે યોગ રાખવાની પણ સાંજ રાખી ને રાખવાની સાંજ ભૂલી રે ખાવામાંક જાય આ ખવાય કાનો ખવાયો ત્યાં જ્ઞાની ભણવું ન રાખવું પણ આ જગતમાં એમાં જ્ઞાની ભણવા આપણે શું બધા ગામડામાં જૂના રિવાજ હું દેખતો ઢીલિયા હોય મર્યાદામાં આવી જાય ફલાણ આવતા લાગે છે કે શું રહેલા જમાનામાં બોલ રેખ્યા કોઈક ઘી જવું હોય તો બોલ દબાવે આ આ મને બધાય વાયરે તૂટી ગયા બધું આ જમાના માં કઈ નથી હો શાસ્ત્ર માં લખેલા વિધિ નિષેધના જે ધર્મ જિંદગી હોય તો કરતો હોય હાલો ગીર એમાં બીજું કઈક આવ્યું શાકભાજી ફલાદુ નાખી દે આ લઈ પાછો ભજ્યું હોય તો એને કાઢી નાખવા વિચાર કરીએ ને ઇન્દ્રિયો અંદા કરે ત્યાં કોઈ કાઢતો નથી એ રાખવાનું આવ્યો ભગવાન ના માર્ગ માં જગત માં આંધળા ખવાશે નઈ પેરા ખવાશે ને બધું જેમનું ધમ છે આપણે જાણીને આંધળા થવું જાણીને પેરા થવું જાણીને મૂંગા થવું આજ પડદો પડે એને આપણે ન હટાવી શીખી આપણે ઇન્દ્રિયોના દ્વાર ને બધા સાંભળવા પડે પેલી ઉંમર માં હું રીલ્વે કરતો જયારે કોને કહીએ બેનુ આવું ના હોપાડા હોય આ બેનુ ઘણું ઓબાજાય હું કામ કે ગાડી તો બધા કરવી તરુ થઈ જાય એ સાંખ નિષ્ઠા થાય એનું નામ આમ હોવું જોઈએ આમ હોવું જોઈએ એ બોલનારો નીચે જ હોય હોવું જોઈએ નઈ કરવા છે આ તો હોવું જોઈએ એટલે બીજા જગત માં માણસ તરીકે જરૂર એને સાંજ નિષ્ઠા રાખવી જ પડશે જગત ને નહી રોકી શકાય આપણે રોકાવવું પડે આપણે રોકાવવું પડે અને જે પોતે રોકાતા શીખ્યો એ જ બરાબર હા છોડું વચનામૃત નાનું મુદ્દા તો બે જ છે વિચાર કરીએ ને તો સામાન્ય જીવન નાના મોટા સભ્યો હોય સમજી જ રાખું મારું સ્થાન ક્યાં સભ્ય એ સભ્ય વિવેક એને ન કરવો છતાં કોઈ સભ્ય દાંડા જેવો હોય તો મોટા ની મર્યાદા રાખે ન રાખે એ ગમે પણ એમ વર્ગો એટલે બધા બેઠા છે ને એ કોણ છે ખબર વાંદર્યા છે વાંદર બેતા મારા લઈને બે વાંદુ બે કોઈ બી ના બે પણ ભગવાન ની દયા થી એવા ભાગમાં ઉછેર થાય છે અમરેલી ત્રીજા ત્યાં જોઈએ ને બોર્ડિંગો ખાલી થઈ ગઈ છે પછી બોર્ડિંગ ના સંચાલકો એ શું વાતો કરે ખબર તો સાંભળું હવે આ બધું બગડી ગયું છોકરા હાજના તોફા ની વાત માં પણ સંચાલકો ને સંચાલન આવડતું નથી ને એટલે કોક વાંક કાઢે છો કોક કાઢે અહીંયા જોડ બંગાળ માંથી આવતા હશે મદ્રાસ તરફ થી આવતા હશે ત્યાં મળવાનું નહી હોય કઈ એમ કરેલું શીખવું જાય પણ કોઈ ને એ કઈ જોવાની જરૂર નહી ચાર અક્ષર એને આવડી ગયા ગુરુ કુળ એટલે ઓળખાયું બધી વખાણ કરે એ વખાણ કરે પાછા ખબર ને કઈ સમાજ આંધો અને વિશ્વાસ નું જ્ઞાન સમાજ અને હોય નહીં લગભગ અમારા એ ખબર છે પેલા કઈ નહોતું અમારી પાસે પડ્યા રહેતા સાબુ છોકરાને હાચવતા થાળી એવા હરીબના હાથમાં આવી અને એને જ કહ્યું કેવા તો હોય શકે હવે એ તો ગ્રસ્ત છોકરા રખડું ત્યાં દેવાય દાન દેવાય હોય દેવા નો દે અમારી દશા તો આ કેમ શરૂ કર્યું એમ જાણતા હોઈએ મારી બાજ બધા તમે દોડી દોડી દોડીને હજ આવો છો તેની અમારી દશા થઈ હોય ઈશ્વર જાણે ભગવાન ના પાસે જવું હશે તો આ ધ્યાન તો મેળવવું પડશે વસ્તુને ઓળખવી પડશે આ જેને તમારે ત્યાં ગયા બે પોછા થયા આવ્યો પાછમ તો ફલાણું હારું હવે ઘેરે લઈ લાવ પછી આપણે વાતો કરી લઈશું ઘેરે ન લઈ લઈ જાવી પડે સાધુ ની આગિના તો કસ્ટમ મને દેખાય સમજાય બિચારો લઈ લીધી પણ એને સંતોષ નથી મારી હા છું હું ક્યાં કહ્યું ગયા સ્વામી એમ કઈ નઈ અમે બીજો નિર્ણય કરી અમે એટલા પૈસા દઈ દઈ એની બે કરી લીધું ખરું જેમ ઘણા ભાવ નોખા નોખા આવે ને એમાં હું માણુસ બનતો જર્મગુરુ ની દશા આજ છે દાદા જગત મંડળે પૂજવા એટલે એવડો એ થઈ એ બીજા ભાગ માં જીમા વાળા એવા બેઠા હોય ને બિચારા ભૂલી કરું કે હળ કળિયું ગાવી ગયો આપડે કેમ જીવવું હોય પેલા હરિદ્વાર ને હજી ક્યાંક ક્યાંક જગ્યા પડતી અને એવી જગ્યા બુક તપાસ કરતા આવો કે જ્યાં માયુ ભાઈ ભા ન હોય તો આપડે ઉતરવાની જગ્યા બળી જાય તો આપડે ત્યાં આવીએ તો કામ લાયો ભાઈ ક્યાંય નથી દે ક્યાંય નથી એવો કગલાયો તમે કહ્યું એવું નહીં હવે મારે બહુ તો મળી ગયો મને આ જગત શું હોય છે આ ધર્મશાળા છે આ બાપુ નો આશ્રમ છે આ મહારાજા આશ્રમ છે એ કઈ મને આ ભરતા એનો છે પણ સંખ્ય નિષ્ઠા ને એવું નિષ્ઠા ન હોય ત્યાં સંખ્ય ન હોય ઇન્દ્રિયો નું પાલન હોય મતલબ ઇન્દ્રિયો નું પાલન જેવું ત્યાં ભગવાન નથી બે તો હોય જ નહી કોઈ દીવ ગોહિંદભાઈ બસ ચિઠ્ઠી લખી હતી ને તમે ના ગયું નથી મળે એમને સોલાર સ્વામી નારાજ આપડે ક્યાંય જવું નથી ગયો સ્વામી મહારાજ